સ્વરદ્રો લુ હવે એવી શંકા કરે છે કે કોઈ ચોર છે તેણે ભયંકર ચોરી કરી છે ને તેમના સાક્ષી થવું પડ્યું ત્યારે તો જો સાચું બોલે તો પર અનર્થ ચોરનું અહિત થાય અને જૂઠું બોલે તો ચોરનું સારું થાય છે ધર્મ થાય છે ત્યારે શું કરવું ખોટી સાક્ષી ભરવી તો ત્યાં અર્થ અનર્થ ગૌરવ લાઘવનો વિચાર કરવાનો હોય છે ચોરને દંડ મળે તેનાથી જાજા લોકો ઉપર ઉપકાર થાય છે અને એક ચોરનો જ અપકાર થાય છે વળી ધર્મશાસ્ત્રમાં કૂટ સાક્ષીને પાપદંડ ગણાવ્યા છે માટે ત્યાં પરાનર્થ ભયથી અયથાર્થ બોલવાની જરૂર જરૂર નથી ત્યાં તો યથાર્થ જ બોલી દેવું જોઈએ ધર્માખ્યાનો ધર્માખ્યાનોમાં કહેવાય છે કે કૌશિકો ગંગા તીરે સહસ્ત્ર સર્પિણ્યા સ્થાપિતાની અંડાની ભીતવા મહત્ પુણ્ય પ્રાપ્તિ કોઈ કૌશિક નામનો વ્યક્તિ ગંગા કિનારે નાગણીએ મૂકેલા હજારો ઈંડાનો નાશ કરીને મોટા પુણ્યનો ભાગીદાર થયો કારણ કે જો તેમ ન કરત તો હજારો કાળોતરા નાગ થઈને મહત્લોકહાનિ થાત આ વાર્તા વ્યાસ ભગવાને ધર્માધર્મ પ્રકરણમાં જ બતાવી છે એટલા માટે અત્યંતમ હિતમ કીધું હિતમ અત્યંત ચોરની સાક્ષી પૂરે તો એમ સાચું બોલવું કે ખોટું બોલવું સાચું બોલે દંડ થાય તો એને દુખલો કહેવાય હિંસા થાય લાઘવ ગૌરવ જવાનું જાજુ ક્યુ થાય છે તો જાજુ હિત થાય કેવું કરવું पोता पारको द्रोह करे आवा सत्य भाषण रूप धर्म ने निरर्थक कहो भागवत में चित्रकेतु कहे छे के कह क्षेमो निजपर क्रियानर्थ स्वपरद्रोहा धर्मेण स्वपरद्रोहात् तव को परसंपीडिया चथार धर्म सकाम धर्म पोता बीजा अहित करें परंतु हित नहीं धर्म थी जयरे पालनारा मन दुखी थायरे आप नाराज था जय अत दुखी थाना तेरे धर्म रहते नहीं अधर्म थी जाए छे। करता कहे छे के सत्य की प्रशंसा करता शास्त्रो कहे कि सत्य बोलना पुण्य है असत्य बोलना पाप दोषूष शतपथ ब्राह्मण में कहूँ के સ ચ સત્ય વદતિ સિદ્ધતા કૃતેનાિંચે સિંચેવ હેન સ ઉદ્વીપય ત્યાં ભૂયો ભૂય એવ તેજો શ્વ શ્વશ્રેન્નવ્યા અથ યો નૃત વદતિ સિધ્ધતા ઉદેનાિંચે એવ હેન સ જસયતી तस्य एव तेजो श्वाहा श्वाहा उ सत्यम कनियजो वदेत सत्य प्रज्वलित अग्नि घी रेडवाती ते रेड़े उदीप्त सत्य बोलनारा मनुष्य ने दिन प्रतिदिन अभिवृद्धि थे सत्य।, सत्य, सत्य बोलना सत्य पालना સત્ય વ્રત ને પાળનારાની વૃદ્ધિ છે એ અભિવૃદ્ધિ થાય છે દિવસે દિવસે એટલે યથાર્થ વક્તવ્ય સત્ય કરતા હિત સત્ય છે એટલે બીજાનું હિત જેમ જેમ વધારે કરે એમ એની એની વધારે વૃદ્ધિ થતી હોય છે અને અહિત વિચારે તો ઉત્તરોત્તરે અગ્નિ અગ્નિ પાણી નાખે એવું થાય છે જેમ પ્રજ્વલિત અગ્નિમાં ઘી રેડવાથી તે વધારે વધારે ઉદ્દીપ્ત થાય છે તેનું તેજ વધે છે તેમ સત્ય બોલનારા મનુષ્યની દિન પ્રતિદિન અભિવૃદ્ધિ થાય છે अग्नि असत्य बोलना आचरना मनुष्य अभिवृद्धि रोकाई जाए तेज के प्रभाव घटी जाए जते दहाड़े पापी थी जाए सत्य भाषण कर आचरण करव साचुज बोलव भागवतमा परो कहू सत्याम होवाच सर्वं सोधु मलं मन्ये भूरियम सर्व सो मलमें आ भूमिए कहूस्य कोई बीजो अध હું પરંતુ અસત્ય બોલનારા કોઈનું અહિત કરે એને હું નથી સહન કરીને સહન કરી છે કે अनृतम तमसो रूपम तमसा नियते हग तथा यदनृतम सो धर्मो योधर्मस्त तमो यत तमस्तत् दुखम असत्य अंधारा रूप छे है अंधारा मणस अधोग असत्य है तधर्म है जे अधर्म है त अंधारू है तथा जे अंधारू है दुख है અપવાદ દાન ધર્મમાં કહો છે કે પ્રાણ ત્રાણ નૃતમ વાચ્ય આત્મનો વારસ ગુરવર્થે સ્ત્રીસુ ચેવ વિવાહ કર પોતાના તથા બીજાના પ્રાણની રક્ષા માટે અસત્ય બોલી શકાય છે તેમજ ગુરુ ને માટે સ્ત્રી પણ અસત્ય બોલી શકાય છે વિવાહ કરવા હોય ત્યારે એમ કેવાય થોડું ખોટું બોલે તો વાંધો પગાર કેટલો છે ભાઈ સંજીવભાઈ તો પછી ત્રી મળે છે જો તૈયાર થઇ ગયા હોય તો વ્યાજ પાછા એટલે વિવાહે અસત્ય શું ના બાદ પાછળ તલાક થઈ જાય ને પછી બધા હલવાઈ ગયા હોય પછી કો તલાક કોણ કરે એની મુશ્કેલી હોય તલાક લેવાની પછી મનાવી લે ને આ તો બધા ન માને એમ એકાદ ડોકલ ને મનાવો હોય તો મનાવી લેવાની મનાવી લેવાની બધા ભેડા હોય ત્યારે તો ન માને ત્યારે ગરજ ના હોય ને કઈ એટલે વિવાહે શું અસત્ય શું બાધ આવે એમ એમાં બાદ નહીં ખોટી પ્રાણ સંકટ માં અસત્ય બોલવામાં વાંધો પોતાના તથા બીજાના પ્રાણ ની રક્ષા માટે અસત્ય બોલી શકાય છે મહારાજા પણ અસત્ય બોલી શકાય છે મહાભારતમાં આપ ધર્મમાં કહ્યું છે કે નર્મયુક્તમ અનૃતમ હિનસ્તી ન સ્ત્રીસુ રાજ पंचान, पंचान अपात से रूप न गुर्वर्मो जीवित पंचानीपात असत्यूप रमुज असत्य बोलाय તેમજ સ્ત્રી આગળ વિવાહ સંબંધી ગુરુજનો ને માટે એટલે વિવાહ નું કામ પતી જવું જોઈએ તૂટતું હોય તો પાછું પાપરૂપ થાય ખોટું બોલવાથી વિવાહ નું કામ પતી જતું હોય તો અપાતકાણ કેટલી જમીન છે તો કે પચાસ એકર છે અજાણ્યા માણસો હોય તો કઈ દેવાનું જાણતા હોય કે ભાઈ પચાસ એકર ક્યાં છે ગુરુજનોને માટે અને પોતાની આજીવિકાને માટે અસત્ય બોલાયું હોય તો તે નિર્દોષ ગણાય છે શ્રીમદ ભાગવતમાં પણ કહ્યું છે કે સર્વમ નિત્ય નૃતમ બ્ર नर्म गो, गो स्यात जे सर्वनी कर जीवित होवा छ मरेला जेवीओ ने राजी राखवा रमूज म પોતાની આજીવિકાની રક્ષા માટે પ્રાણ સંકટ પેદા થાય ત્યારે ગાય અને બ્રાહ્મણને માટે અને કોઈ પણ વ્યક્તિને મોત બચાવવા માટે અસત્ય બોલાય તો તે નિંદય નથી સ્ત્રીઓને રાજી રાખવા માટે એમ કે ભાઈ આ હાડી છે એ તો પાંચ હજારની આવી છે પાંચસો ની આવી કેવાય કે રાજી થઈ જાય કહો પાંચ હજાર આપણે પહેરવાના છે શિક્ષા પદ જો જે સર્વ ની આગળ બધી વસ્તુઓની ના એમ કયા કરે છે તેની અપકિર્તિ થાય છે અને તે જીવિત હોવા છતાં મરેલા જેવો છે સ્ત્રીઓને રાજી રાખવા રમૂજમાં વિવાહમાં પોતાની આજીવિકાની રક્ષા માટે પ્રાણ સંકટ પેદા થાય ત્યારે ગાય અને બ્રાહ્મણને માટે અને કોઈ પણ વ્યક્તિને મોતથી બચાવવા માટે અસત્ય બોલાય તો તે નિંદય નથી મોક્ષધર્મમાં વાણી બોલવાની વિગત બતાવી છે કે જયે દુશ્મંતિ વાચમ હિંસા યુક્તા વાણી સત્ય બોલવી પણ તેનાથી હિંસા ન થવી જોઈએ કોઈના ઉપર અપવાદ નો કોકની ઉપર કલંક નાખે એવી ન બોલવી બોલવાથી કોકના ઉપર કલંક જતું હોય તો એવી વાણી ન બોલવી સત્ય હોય તો સત્યામ વાચમ અહિ વધ અનપવાદી ની કલકા પેતા મ દુર્લ વાય એને બઉ મીઠું લાગે એવું બોલવું એની સ્કીલ છે બોલનારા અને રફ બોલવું એટલે કે સત્યવાદી તો ભાઈ સત્યવાદી તો છો પણ અણઘ રફ માણસો હોય સત્યવાદી ખરા મને સત્યવાદી હોય ને ઘડતર થયું હોય તો અસત્યવાદી એને ઘડતર એ તમ મનોહારી દુર લા સત્ય હોય એને પણ મીઠું લાગે એવું રજૂ કરવાની કળા એ બઉ દુર્લભ છે રામચંદ્રજી ભગવાન મહાદેવ બહુ મીઠું બોલતા પાછું સાચું જ બોલે સત્યવાદી જતા એક ટેક ને એક સત્ય એક ધનુષ એક બધી એક ટેક ખોટું ન બોલે તો એ પાસેવાદી નીમ કલકા પેતા મૂષા મનરુ સંસા મૈશુ નામ તથા વર્જયે દુષણ સત્યવાણી હોય પણ એમાં કોઈક ચાડી થઈ જતી હોય તો એવી વાણી નો પૈશુ નામ ચાડી ચુકલી પૈસુ નામ ચાર પણ એમાં કોઈ ચાડી થઈ જતી હોય તો બોલવું થાય એને કઈક નુકસાન રૂપ હોય બોલવામાં અને એને ખબર ના હોય આપણે જાણતા હોય ત્રણ વ્યક્તિ છે ઓલા ને એને ખબર ના હોય કે આપણે જે ચાડી કરી આવી ને પેલી સસ્તી લોકપ્રિયતા લઈ આવી તો એનું નામ ચાડી કરી અત્યારની પાછા સસ્તી લોકપ્રિયતા કહેવાય ચાડી હારાથી આવ્યા ને હારાથી આવે એમાં ઓલા નુકસાન જાતું હોય તથા વર્જયે દુશી વાચમ હિંસાયુક્તુદામ બીજાના મન ને પીડા કરનારી વાણી એનો બોલ હાચી જ હોય વારંવાર લબલબ લબલબ કરી રાખે એને ઓલા ને પ્રોબ્લેમ થતો હોય સાચી આ બધી સત્ય વાણીને વિશેષણ આપ્યા છે કે આવી સત્ય ન બોલવું આવું સત્ય ન બોલવું મહારાજે એક જ કીધું છે ને આમાં કે સોપાર વાણી સત્ય બોલવી પણ તેનાથી હિંસા ન થવી જોઈએ કોઈના ઉપર અપવાદરૂપ ન હોવી જોઈએ સત્ય નિષ્પાપ તથા સત્ય નિષ્પાપ તથા કઠોરતા વિનાનું હોવું જોઈએ સત્યમાં ક્રૂરતા તથા સત્ય ચાળિયાપણા નું રૂપ ધરી લેતું ના હોવું જોઈએ સત્યમાં કડવાશ તથા હિંસા ન હોવી જોઈએ અને માનસિક પીડા ને ઉપજાવનારી સત્યવાણી ન બોલવી જોઈએ અનેક પદ્ધતિ અનેક પ્રકારની હોય છે ને એકનું એક કામ કરવાની પદ્ધતિ અનેક પ્રકારની હોય છે એમ એકનું એક હકીકત બોલવા માટે હો વાક્યો હોય હો જાતના વાક્યો તમે એકની એક હકીકત બોલવા માટે સ્વાનુભૂતમ યથાર્થ તથનમ સત્યમિત પરપીડા વિવર્જિત પોતે જોયું હોય સાંભળ્યું હોય અનુમાન કર્યું હોય કે પીડા થાય એવું હોય એવું યથાર્થ બોલે તો એ સત્ય નરે કારણ કે સત્ય થવામાં મુખ્ય વસ્તુ હોય છે दृष्ट श्रुतम चानुमितम स्वाथार्थत कथनम सत्य मितुक्तम परपीडा विवर्जित बाबत ने अपने देखी हो साबलिय अंगे अच्छा यथार्थपने वाली कृतज्ञ संघ त्यक्तव्य कृतज्ञ संघ ना त्याग करव पोता बीजाएं करेला उपकार नहीं स्वीकारे नही जम बोली गणकार તેનો અપકાર નુકસાન કરે આવા કૃતગ્ન માણસનો સંબંધ ન રાખવો શાસ્ત્રોમાં કૃતગ્ન નામનું પાપ હોય છે શાસ્ત્રમાં કૃતજ્ઞિને અતિપાતકી કયો છે જો આપણે તેનો સંસર્ગ રાખીએ તો તે પાપ આપણને પણ લાગે દેવલ મુનિ કહ્યું છે કે બ્રહ્મ હત્યા કરનારા ને દારૂ પીનારા ને એક ચંડા ભૂમિ માં શમશાન ભૂમિ માંથી ઘડો લઈ અને એમાં કુતરા નું માં ઠાકવાનું શું જરૂર છે કે એમાં જો કૃતજ્ઞિ દ્રષ્ટિ પડે તો એ અભડાઈ જાય એટલે કૃતજ્ઞિને એવો કીધો છે એનાથી ચંડા બ્રહ્મ હત્યા કરનારા ને દારૂ પીનારા ને ચોરી કરનારાને અને ગુરુસ્ત્રી ગમન કરનારા ને મુનિઓએ પ્રાયશ્ચિત કહ્યું છે પણ કૃતગ્નિના પાપનું પ્રાયશ્ચિત ક્યાંય કહ્યું નથી महाभारत में आपदर्म कहती वक्त कृतघ्नि आख्यान में कहूँ समयुक्ता मप्य नार राजन कृतघ् मित्र घातका मैं आगल दोष दोषयुक्त पापी मानसो कया तेमा सौथी अधम मनुष्य कृतज्ञ मित्र नो वो विदुरनीति में कृतज्ञ लक्षण कहूं के सत्कृताश्च कृतार्थाश्च मित्राण न भवंतीय ता मृतानपी क्रव्या क्रव्यादा कृतज्ञा नोप भूंजते सारी रीते सत्कार करते बधाज स्वार्थ में सहाय करता पोता मित्री साथ स्वच्छ दिलता नहीं તેની સાથેનો સંબંધ છોડી દેવો જો કૃતજ્ઞિની સાથે સંબંધ ચાલુ રાખવામાં આવે તો તેની સાથે બોલવા ચાલવાના વ્યવહારથી પણ તેનું પાપ આપણામાં આવે છે સંક્રમણ પાપ છે એ સંક્રમિત થાય મુનિ કહ્યું છે કે સમલાપ સ્પર્શ નિઃશ્વાસલાપ સ્પર્શ નિશ્વાસ નિશ્વાસ સહયા સહયાન આસન आसन सह आसन अर्चन, अश्नाथ अशन। खाव सहयाजन सह याजन याजन, अध्यापन अध्यापन, सह सह योनाद। सह सहयना एक नात मग्न करे अथवा <coughs> तो पापी मनसो नी लग्न करें પાપમ સંક્રમતે એટલે પાપ મિતરામાં દેવલ મુનિ એ કહ્યું છે કે તેનો સ્પર્શ કરવાથી તેનો શ્વાસ પોતાના ઉપર આવવાથી વાહનમાં આસન ઉપર કે પથારીમાં સાથે રહેવાથી તેને યજ્ઞ કરાવવાથી ભણાવવાથી કે યૌન સંબંધથી खानगी भय देखा कि कोईपन रीते मार आश्रितो लाँच न लेवी ले मजबूरी કામ કરાવવું હોય એટલે કોઈ પણ ઠેકાણ પૈસા નો લાંચ માં પૈસા નો હોય એમ પણ માણસ મજબૂરી નો લાભ લે લાંચ લીધી કેવાય ટાઈમ મળે તો એ હોતી પૈસા દેવી પડે એવું હોય કે આપણે તો આમાંથી છટકી જાય મારા જે કીધું નથી કે એમ વચન એ નથી કીધું મારાજ એટલું કીધું પછી વધારે આવું બોલું આવું બોલું આવું ના બોલ એ બધા લાંચ લેવી નઈ પછી દેવી એને એવું ન કીધું આમાં આવ્યું નથી દેવા વાળા મજબૂરી હોય છે जे मणस कोईपण रीते काम करवा करनी खानगी भय देखाने के कोईपण रीते मरा आश्रितों लाच न लेंवी स्कंदपुराण काशीखंड में कहूँ के उत्कोच दूतदौत्यारत द्रव्यम दूरात परित्यजेत लाँचनू जुगारू और कोईनु दूतपणू कर लेव तमज दुखी मणसनुपन न लेव महाभारत विराट पर्व में कहूं के न कर्माणीनियुक्त सन धनम किंचित अस्पृशेत प्राप्तौती ही हरणद्रव्यम बंधनम यदिवाधम कोई काम में मा निमेला मणसे कोई लाँच ने अडवपण नहीं जो लाँच लेता झड़पाई जाए तो लेनारा ने कैद में राखव का રાજધર્મ રાજધર્મ વચન છે રાજ્યમાંથી કાઢી મૂકો હા પેરેલું કાઢી મૂકવું लाजते जीवनारा लोको ने धन विनाना करीने राज्यनी हद बार काटी मुकवा आ रीतेज मनुस्मृति मा पण कयो छे के उपधा विस्तु यह कश्चित परद्रव्यम हरेत नरह स सहायह स हंतव्यह प्रकाश सहाय संतव्य असहाय हम्म एमत छे के स सहायह ठीक છ કપટ કરીને જે મનુષ્ય બીજાની પાસેથી લાંચના રૂપમાં પૈસા કઢાવે છે તેવા મનુષ્યને તેના સહાયકો ની સાથે રાજા એ જાહેરમાં બાંધી બાંધી મારવાની શરીરમાં અવયવો કાપ શરીરના અવયવો કાપવાની અથવા મૃત્યુની શિક્ષા કરવી શ્લોક નંબર ચોરપાપી વ્યસનીના સંગ પાખંડીના તથા કામિના ચાર કર્યો જન વચન अने चोर पापी व्यसनी आदि कृतज्ञ संघ ना त्याग कहो अं बतावेला त्याग करव एम तथा शब्द कहे आप सीवाय पारकू धन के वस्तुओं ने लई जना चोर ચોરના પ્રાણસમાર્થરો નિર્દિષ્ટન પાણ હર નિર્દેશો આપ્યા સિવાયનું પારકું ધન કે વસ્તુને લઈ જનારા ચોર પ્રાણી હિંસા આદિ પાપ પૂર્ણ કર્મ કરનારા પાપી શિકાર જુગાર દિવસની પણ વ્યસની વેદ વિરુદ્ધ આચરણવાળા પાખંડી પરસ્ત્રીને ચહનારા કામી તથા પોતાનો સ્વાર્થ સાધવા અનેક પ્રકારના છળ કપટ કરનારા તથા એવા બીજા દુશીલ માણસોની સાથે મૈત્રી કે બીજો કોઈ પણ પ્રકારનો સંપર્ક ન રાખવો માર્કડી પુરાણમાં કહ્યું છે કેદવૃત્તો ઉન્મતમતેની પંડિત ગચ્છેત મૈત્રી નાશીલે ન ચોર્યાદૂષિત ચાતિ નુબ્ધ નાનૃતકૈસ્થા સાહસી સાધિભ નિતર નિત્ય નરે સહવ્યવહાર ગુણ આવે તો આપણને એમ થાય કે બહુ સુખી માણસ છે मिथ्यागर्व थी जो उद्धत थे तथा अविनयी होते विवेकी डाय मनसोए मित्रता न करवी तेमज चरित्र भ्रष्ट चोरी आदि थी भरेला अति खर्च करना दुर्व्योस्ती खरीदी करवा बहुत शोक होने તો પછી આપણે લઈ જાય તો આપણે થોડી થોડી કરી તો લઈ પૈસા નો હોય તો બધી ખરીદી કરનારા હોય એ દૂષણ છે ને એને અર્થ દૂષણ કહેવાય સેલ માં આવ્યું છે તો લઈ લો વિદેશ પણ જરૂર વિના ને લઈ જાય આપણે જવા હોય તો પછી નાખવા ક્યા નારાંત લોક શો આપણે ઝપટાઈ જાય મન કર્મ વચન થી અસત્ય પરાયણ તથા અતિ ક્રૂર આવા લોકોની સાથે ક્યારે ઉઠબેઠ ના રાખવી બળવાન બહુ બળવાનું ક્યારેક મુશ્કેલી થાય તો મિત્રાચારી કરે એટલે મિત્રાચારી એવું કઈ ન હોય એટલે જહાજો એમાં વિરોધ થવાનો સંભવ રહે ત્યારે ઓ લોકો મારી દે તો હોય તો એટલે હરખે હરખા હોય તો કરવા મિત્રાચારી ન કરવી એમાં ક્યારેક મુશ્કેલી તૂટે ત્યારે બઉ નુકસાન થાય એને અને નબળા જ થાય ને એટલે એમાં તકલીફ થાય એટલે હરકા હોય એની સાંભળે પછી બધા આપણું કોઈ બળવાન હોય એનું સાંભળે નહી બળિયો હોય એક નબળો હોય એની દોસ્તી જયારે તૂટે હું તો થાય તો સાંભળે કોનું વાંક હોય તોય તો ગાડી વાળા ને મારે સાયકલ વાળા ને કાય એટલે સમશી લઈ ભટકાવી હોય બે ગાડી ભટકાણી હોય તો કોઈ મારવાનો સવાલ ના રે બે ગાડીઓ મોટર વાળા ભટકા પૈસા લઈને જાય એટલે દોસ્તી કને કરવી એમ કોને યારે વ્યવહાર કરવો હોય કોઈ પણ કામ પાડવું તો આવવાની યાર પાડવું અત્યંત નિર્ધન લોકમાં ખરાબ રીતે વગોવાયેલા સર્વત્ર સંપર્ક ન રાખવો કારણ કે ઉપર કયા તેવા માણસો સાથે મૈત્રી ઉઠબેઠ કે સંબંધ રાખીએ તો તેના બધા દુર્ગુણ આપણામાં પણ આવી શકે છે તે બાબત હંસ હં પણ કહ્યું છે કેસો યથા રંગ વશ પ્રયાતી તથા વશ્યુપેતી કોઈ મનુષ્ય સજ્જનો સંત સેવતા અસંત સેવતા તો ઈ એવો થાય ઓહો રૂપમ સેવન કરે એવો વેલો થાય હારો હોય તો હારો થાય અને મોડા નું કરે તો મોડો થાય પાણીનો જેવો રંગ નાખો એવો રંગ જેવું પાણી થાય પાણી જેવો રંગ નો થાય કોઈ મનુષ્ય સજ્જનનો સમાગમ કરે કે દુર્જનનો કોઈ તપસ્વીની તપસ્વીની સેવા કરે કે ચોરની સંપર્કમાં રહેવા કારક સંપર્ક કોઈ તપસ્વીની સેવા કરે કે ચોરના સંપર્કમાં રહે શ્વેત વસ્ત્ર જેવા રંગના સંપર્કમાં આવે તેવું રંગાઈ જાય છે તેમ મનુષ્ય પણ જેવાની સાથે તેઓ થઈ જાય છે મહાભારતના આરણ્યક પર્વમાં કહ્યું છે કે બુદ્ધિ પુરુષને જો નીચ માણસ નો સમાગમ થાય તો તેની બુદ્ધિ હિન થઈ જાય છે જો મધ્યમ માણસ સમાગમ થાય તો બુદ્ધિ મધ્યમ રહે છે અને જો શ્રેષ્ઠ માણસનો સમાગમ થાય તો બુ શ્રેષ્ઠ થઈ જાય છે પોતા વાસુદેવ મહાત્મ્ય માં કહ્યું છે કે યાદામ યસ્ય સંગ્રાણા बुद्धि ही सदृशी तस् कार्य सहुष्य मनुष्य ने असत शास्त्रों तथा असत पुरुषों पुरुषों समागम न करव जो पापी मनुष्य संपर्क में रहता रहें तो प्रायश्चित करने मनुए कहू के સંસર્ગયા માનવ વ્રત્યાને જે પ્રાય કરવું પડતું હોય એના સંગવાળાને કરવું સ તસ વ્રત કુર્યા તત્ સંસર્ગ વિશુદ્ધ એ જે મનુષ્ય જે જાતના પતિતના રહે તેને પતિના સંસર્ગ થયેલા પાપની શુદ્ધિ માટે સંપર્ક નવ રીતે તજી દેવો જોઈએ આમ બ્રહસ્પતિ એ પરાશર કહ્યું છે ત્રણ નવ રીતે થાય છે નવ રીતે એનો સંઘ સંસર્ગ અને મોળાનો એ નવ પ્રકારે થાય નવ પ્રકાર નવ મોડા પંક્તિ સાંકર્ય એમ બે થાય એક પથારી બે હું ઉઠું ગેઠા હોય બે એક પથારી એક આસન એક પંગત એક જ પાત્ર માં પકાવેલી રસોઈ જમીએ પરસ્પર અન્ન લઈ દઈને ભેળું કરવું એટલે એનો મિનિંગ એ છે કે સમૂહ માં થતું એમની કે હાલ આપણે કરવું છે તો આપણે બેન ભેળું કરી નાખીએ એવી રીતે થાય કે આપણે બિન ભેળું રાંધી નાખીએ ત્યારે પંક્તિ મળતું હોય તો એમાં બે પડખે બીજા પડખે જામતું હોય ત્યાં જ બે ને એટલે સંગાહ ના કાર્ય એમ કીધું છે બે જણ જામી ગયું હોય એક પથારી સેટું બેવું પડ્યું હોય તો એની સામું ધ્યાન રાખીને જમે પાછું બીરબલ ની ખીચડી બને દીવાની ગરમી આવે ને એટલે પાચન થઈ જાય પથારી એક આસન એક પંગત એક જ પાત્ર પકાવેલી રસોઈ જમવી પરસ્પર એટલે ભેળા થઈને બે ભેડા થઈને એક પોતાના માટે એક પાત્ર માં ભેળ થઈને જમીએ એટલે એવું તો કઈ ક્યાંક પર્યાણ કરવાનું થાય કોઈ સંજોગોમાં તો કે આપડે બે ને લગે એમ આપણે બે નાખીએ પરસ્પર અન્ન લઈ દઈ ને ભેળું કરવું અથવા બે ને ભેળું કરે યજ્ઞ કરાવો યજ્ઞ કરાવે તો પાપ માં ભાગીદારી થાય પાપ રૂપ હોય એ યજ્ઞ તો એટલે બીજું ક્યાંક ટાર્ગેટ માટે કરાયું હોય ભાઈ થોડું કરી શકતો હોય ને પછી ભણીને તો જાદુ કરી શકે ભણીને ભાઈ ના હોય તો એક બે ને સીસામ ઉતારે ને ભણીને તો કેટલા સીસામ ઉતારે એટલે જેટલા ઉતાર્યા હોય એમાં ભાગ એટલે તો કીધું છે પાત્ર જોઈ ને ભણાવવું એમ કુપાત્ર ભણાવવું નહી વિદ્યા સર્તવ્યમ એની હારે મરી જવું બ્રહ્મ રાક્ષસ થાય ને કે વિદ્યા ની હારે જો કોઈ ભણાવે નહીં તો એમ ઉભે કીધું જો કોઈ વિદ્યાપીણ આવે નહી ભણાવે નહીં તો એ મરીને પાસે ભ્રમ રાક્ષસ થાય પણ કુપાતરણ ભણાવે તો પછી એના તીન ક્યાંક વધુ થતા એટલે બે થાય બ્રહ્મરાક્ષસ એટલે બે બ્રહ્મ એટલે તકલીફ ઓલો એક બ્રહ્મરાક્ષસ થાય ઓલો બે ભ્રમરાક્ષસ થાય એટલે વિદ્યાર સહ મરતા એક પથારી એક આસન એક પંગત એક જ પાત્ર માં પકાવેલી રસોઈ જમવી પરસ્પર અન્ન લઈ દઈ ભેળું કરવું યજ્ઞ કરાવવો ભણાવવું પ્રવાસ માં ગયા હોય પરસ્પર અન્ન લઈ દઈ ને ભેળું કરવું યજ્ઞ કરાવવું ભણાવવું વિવાહદી યૌન સંબંધ અને સહ નવ રીતના સંપર્ક સંસર્ગ થી ગુણ દોષ આવે છે માટે અધમ મનુષ્યનો સંપર્ક ઉપર યુક્ત નવ પ્રકારે તજી દેવો હારાનો કરવો જોઈએ સંક્રમણ થાય ને મળે ને હારાનું કરે મહાભારત ઉદ્યોગ પર્વ વિદુર નીતિમાં પણ કહ્યું છે કે જૂના જમાનામાં આપણે મંદિરોમાં મોટા સંતો હતા ત્યારે બધી આખી પંક્તિ થાય તો સ્વામી પર્થર માંથી પ્રસાદી લેવા માટે બધા જતા પ્રસાદી જેમાં પહેલા આપે જેમાં પેલા પીરસી હોય ને થોડો થોડો આપે એટલે પ્રસાદી મહાભારત પર્વ ગ્રહ્યો ગૃહેભ્યો પાપી સંધિ પર દારાભીર મર્શમ બઉન કરી લેવું પોતાનું ઘર છોડીને નિષ્પ્રયોજન બહાર ભટકા કરવું પાપી માણસો નો સંપર્ક રાખવો પરસ્ત્રી સેવન દંભ ચોરી તથા દારૂ પીવો આટલી ક્રિયાઓને જે મનુષ્ય છોડી દે છે તે હંમેશા સુખી રહે છે પણ ચેપી રોગ વાળાનું પાપી હોય તો એનું પાપ મળે રોગી હોય તો રોગ મળે એની પાટો બહુ સંપર્ક ન રાખવો હોય તો કેમ કે માધવ નિદાન આદિ ગ્રંથો તેનો નિષેધ કર્યો છે સ્વામી મહારાજ જય